દાદા, એમના માર્ગે રીતે પણ એ શ્રમિક કરવાની જરૂર નથી ખરી પણ શ્રમિક લક્ષ્ય સહી હોય છે કે પોતાના હું શુદ્ધાત્મા થઈ એ લક્ષ એ તારા ખ્યાલ માં રહેવું જ છે કે હું શુદ્ધાત્માનુભવ એને લક્ષ્મણ રાખીને તું આ બધું વ્યવહાર કરી બરાબર દાદા એટલે દાદા સમર્થન છે એમાં આ વાત છે તે આપડે રૂપક માં આવ્યું સમર્થ નહીં રૂપક માં ભૂલી એ થઈ ગયું એ લક્ષ્મ રાખવું આપણે એને લક્ષ્મણ રહે તેુર ભૂલી જાય ए, ए दादा जो निश्चय दादा हाजरी थी अनुभव बदलो दादा थकी दादा नु निमित्त मरता, मरता चौपड़ी वाचू हो तो निकाले कहें બી હસ્તો નથી કેડો ભરે કે સમજો ત્યારે માણસ પ્રસંગ છૂટી શકે નહી ઉપર નારી હોય ત્યારે જુદે એટલે પોતાનું દાખલ ઉતાવળ મારી થતી હોય આક્રમ એટલે યોગ્યક્રમ ક્યારે કરે યોગ્ય હોય ક્યાંથી એટલા કુલચારી હોય અને આ ભીસમકાળમાં આ તો માને આચાર્ય આચાર્યો માને આ છે નહીં ધક્કી થયું નથી આ કારણ કે ભાવ થી છે પેલા ભાવ પછી ક્રિયા હા પણ એવું ને એ ભારે કે તમે તો શાસન જાણકાર નથી કે કઈ ન હોય પણ ભાવ હોય તો બધું હોય કે વાત કરતો બધું એમને દાદા એમને ભાવ નહી હોય ભાવ નો એમને નહીં હોય અરે શુન્યાય શુન્યાય નહીં ને જ્યાં સુધી સમ્યક્ત ના થાય ત્યાં સુધી સજંદિત હોય અને તે પોતા સજા થાય ધરતી હોય હા ના હોય કોણ કે કોઈ એવો શિષ્યો એને ગુરુ ના ઉપર બધું જોઈ દીધું હોય અને એમના કેવા પ્રમાણે ચાલતો હોય તો એ પ્રત્યે ના કહેવાય પણ ગુરુ પણ ના હોવા દાદા હે તો ગુરુ આવું પરંપરા લાવેપરા પૂરી થઈ મને લિંક લાગી છે શું લિંક પૂરી કરી નાખે અને એ લિંક માં તમને આ જ એટલે દાદા આ લિંક ચાલુ થઈ વ્યવહાર થી ભલે અમે અક્રમ બોલીએ પણ આ દાદા ક્રમ છે આ કદિક ને આક્રમ બે માર્ચ છે સાત્રો ને કેવું છે આક્રમ છે તમને ઠીક લાગે તો નહિ તો પછી મારું છે દાદા નું કયું પૂરતા અને અક્રમ થઈ એ તો એટલે હિત કરવું હોય તો તમારે ચતસ્થા રહેવું જોઈએ અને આપડે રહેવાનું ચતસ્ક ને ક્યાં આપડે કોઈ ને લાલચ જાય માન ની તાલ ની અને અમે લઘુત્તમ મૂળ પેદા છે અત્યારે અક્રમ વિજ્ઞાન માં વધુ નથી આવી જાય તમારી ભાઈ બસ વાત કરું ને મુદ્દા ની વાત છે મુદ્દા ની વાત મુદ્દો ગુજરાતી મુદ્દો હા દાદા મૂળ વાત મૂળ વાત કેવું દાદા પથ્થર અને રૂ બંને રૂ પણ ખરું પથ્થર રૂ બંને રૂ રૂ પથ્થર રૂ રૂ રૂ રૂ કપાસ બંને ઓળખો એમ આપણે કામ કપાસ પોરબંદર શું એમાં શું બે વાર હોય તે પોરબંદર વાર ના લાગે દરિયો પો हेलो नाम मेरा खदे कटान टेंशन कह रहा है टेंशन नाम लगलाई जे कई मन तैयार तो है टेंशन है टेंशन लाइंस टेंशन स्टैंड्स फॉर कौन देवा लेस सुंदर में बाकी क्या नहीं आपका अगला दिवस दक्षिणdart પછાત નહી કેવું લાગે હું કઈ આપવા છું અભાવ તો એવા માણસ ના અમને એની પર ભાવ દેવું ના ભાઈ અને તમારે ભાવ દે જાય પૈસા એટલે અભાવ જાય ને એ વાત થઈ જાય ને શું કરું કારમાં નહી ભાવમાં નથી આવે કેટલાક તો માણસ કે છે કે તમે તમારા હાથે જ મને તો મને આનંદ થાય હલોભ દાદા આ ધન ની બાબત માં કયું એવું ધંધા ની બાબત માં ને ધન માટે પૈસા માટે કયું એવું ધંધા ની બાબત માં ભાર ધંધા ની પણ એમ જ સમજવાનું ધંધા ની બાબત એવું ધંધામાં એવું ના હોય વ્યવસ્થિત બે મળું શું અમિત બીજા બધા હતા પણ મેં અમે જ જોયેલું છે ભાઈ પૂછે છે ભાઈ પૂછે છે કે પૈસા નો સંગ્રહ કરીએ સંગ્રહ કરવા માં તો સંગ્રહ કરવો જોઈએ દેવું એમનું ચીકડું થયું કેવાયું થેંકી દેવું ઉપયોગ સારા ઉપયોગ કહેવાય થાંકી દેવું એ બગડે સંગ્રહ કરેલો ના પગલે સંગ્રહ તો કામ લાગશે યાદ ના જવું જોઈએ ના કરવું કશી શીખા છે મતલબ ઘી હવે સીખા છે ઘણા જીભ હોય છે ઘણા જીભ હોય છે કે તેની પર ઘી ને ચીક નહીં થાય જી અને ઘણા બધું થઈ જાય છે અને તે તમને ઉત્પન્ન થશે તમે એ માર્ગ પર ચાલે જે માર્ગ ઉપર ઊંચા એ માર્ગ પર હું તો તમારી આગળ ડગલું આગળ છું આવી ફોરો કરો એ તું જાય હું કઈ વધારે આગળ આવ્યો ને મેં બધી આપેલી છે બિઝનેસ છે ને એ તો ત્યારે આ તો આપના ભાવની વાત કરો તો હવે અમે એટલા બધા નજીક છીએ તમારો ભાવ છે તમને કે અમે તમારાથી નજીક છીએ પણ અમે નજીક છીએ વાંધો નથી પણ મારી જોડે તાવ મળી જશે જોડે શું માર્ગ છે મારી જોડે મારી જોડે વાંકા થઈ જાઓ તો ગમે તમારા ઘરમાં તમે વાંકા કરે તમારે લેવાનું ભાઈ આપડે કઈ અહીંયા નથી નહી તો કેવું છે અમને ગાળો ના ફરી ગયો આપડી શીફ હોય કોઈ એક્સિડેન્ટ થયો આપડી ફરજ સી હોય બચાવવાની મદદ કરવા એને કેમ ભાઈ પાકો ભરી દો કેમ થઈ ગયો લાગે दादा महात्मा भाव रहा छूटा नहीं के आ, आ, आ मातिछ, मातिछ है, है एवा रह्वा के नहीं? मा, एवा भाव रहा छूटा કાલે એવા ભાવ નહીતા હોય છે આક્રમ જ ભાવ છોડાવે છે શું કરું આક્રમક છે જો રહેતા હોય તો ઉત્તમ છે રેતા હોય તો આપડે આક્રમ ની રાહ નહી જોવી જોઈએ રહેતા હોય તો અને ના રહેતા હોય તો આપડે એની ચિંતા કરવા જઈએ તૈયાર કરાવશે સ્વાગતમ થી આ પ્રજ્ઞાઓ ભી થઈ છે ને પ્રજ્ઞા કોણ નામ કે ભાઈ આજ્ઞા શું કે છે બુદ્ધિ હું તને જવા દઉં તારા ને પણ શું થઈશ આ સંઘર્ષ નહી તેનો હતો આ પ્રજ્ઞા બહુ જોર છે આનંદ શક્તિ છે શું છે મને મને ખરાબ વિચારો આવે છે સ્ત્રી ના તારે વ્યુ તેમાં સ્ત્રી વિચાર સાથે હવે ખરાબ વિચાર આવે હું તો મને આપઘાત કરવાનો ખરાબ વિચારો છો અને એમાં પસ્પાતી દેખાય તમારી બેઠા મન થાય પછી મારું મન ચડી ગયું એટલે ગોળી વાત કરવા અને આવા તો ચોખા અરે મારે બીજા તમારે અનુભવી તો પણ આવા પણ ના મળે કે પણ શું કાળ આપણે શું હોય છે એ કાળ જો કદી અનિષ્ટ કારણ હોય તો આપડે તપાસ કરી દઈએ અને બાકી એનું માનેલું કારણ હોય એટલે એનું મગજ ચોક્કસ ગઈ ગયું શું હા પણ મગજ નો ચડેલો જોઈ મારી હતી ને મગજ નો ચડેલો એની મગજ ગયો મગજ ચડી ગયું પક્ષપાત કરે આખે આ મુસલમાનો તરફદાર વાળા છે મુસલમાન કરો પક્ષપાત રાખે છે હા એ તો હિન્દુ મહાદાનો હતો એ લોકો શું કે હિન્દુઓ પક્ષપાત કરો એ પક્ષપાત હિન્દુઓ નો હવે થયું ને કરોડ રૂપિયા આમ થાય એ દહા આવું ગયા તેનું પેલા ને થયું ગયા નતો એવું છે સામાન્ય ભગવાન આવું મારી ના કરે આવું શું કેવું પડે નઈ આ જરૂર છે એની શક્તિ પણ મળે બઉ અમુક પાછો રેડી કરવાની સુધેજ નહી અમુક ડાયરેક્ટ થોડે થોડે ડાયરેક કરી શું કા બઉ કરેલી પેલો હોય બઉ કરેલું ભાઈ ના કર્યું તમે કેવું લાગે છે એ પછાતી નથી પશ્ચાતને ખેતી ને રાખતો નિર્ભય ને કયો દાદા તમે ખેતી ને પશ્ચાત રાખો તું તમને શું જણાવી રાત હમ દાદા પક્ષ માંથી નથી ભરી થી નીકળી ગયો તારે અમને ખબર પડી કે આ દાદા પક્ષપ્રા ની આવી અટકણો બધાય માસ મા ઓ ને આવે બધાય અમને કોક વખત આવી અટકણો આવે છે આવી અટકણો આવે આવી અટકણ આવે જરા શાંત ભાવે રાખીએ એટલે પસાર થઈ જાય એટલે અમારી કોઈ કોઈ થાય છે પણ તે આવું ના હોય ગોળીબાર કરવા જેવું ના હોય અને તે તારા બધા ચડેલો મગજ હોય આ કરવાનું છોકરા મારું મગજ હતું મગજ ચોખ્ખું કહ્યું હું કેવું એવું નથી જ્ઞાન થયું ચોખ્ખું કહ્યું કેવું થતું જ્ઞાન થયું ચોખ્ખું કયું તો કે મતલબ એક દે સવાજે એક જણ કહું ને કે એના તો ખરેખર મને શું લાગતો છો આઉ આઉ તો હોબો ન રે નઈ મળે કે છે ટક કરી લે ને બોલ રે હા હા હા એટલે મતલબ યે પછી વાતચીત કરો સાથે ને તમારે ઘેર આવ્યા છો બરોબર છે આપડે નાયું વીજ થી અમાસ માંથી વીજ થઈ હતી અમાસ એટલે કાયમ ની અમાસ હતી એમાંથી થોડુંક અથવા બોજ વીજ કહેવામાં આવે છે અને પછી ચીજ થાય પુન્યમ થાય એટલે સંપૂર્ણ પૂનમ એક કેવન કઈ વધતું જાય છે અને આપડે સંપૂર્ણ વ્યવહાર ને માન્ય કર્યું કેવું દરેક વ્યવહાર ને સંભાવ થી નિકાલ કરીએ કેવું આપડે રહી બેઠું કઈ મઠ્યું બધા હતું કોઈ બેઠું મર કોણ કરારી ચડ્યા હતા એટલે એ ઢેબ્રુ દૂધમાં તોડી દીધું બનતા પછી દેવડું નથી ખાતો હું પણ જેથી બાજુમાં તો ચોરી દીધું એમને હોસ્પિટલ બનાવી દે બાકી મારે તો રોટલો અંદુર રોટલો ઘી ચીકડી કરી આપડે બીજો ખોરાક નથી એટલે પછી એ દેવડું ચોરી દીધું હા મળી સેજ સેજ વધારે પડતું ખારું હતું વધારે પડતું છે યાદ નાગર પર એટલે અમને કરતી એના ઉપાયું ચાલે મને આ બીજું ડેબ્રુ લઈ જવાનું છે મને એક આટલું નાનું કઈ લાવો તે રોટલો કેવો બનાવતા હતા આપડી પૂરી જેવડો આવડી પૂરી હોય ને એના એ મોડ આવે ને તમને ઘરમાં જાણવાય દઉં શું બને કારણ કે બઉ ઘરમાં ક્યાં ક્યાં કરો ને ઘરમાં બઉ ક્યાં ક્યાં કરો આ તો વધુ બોલનાર ને ઘરના માણસો અંદર એક નામ આપેલું હોય છે કાળમુખો બીજું બધું આવ્યો આપડે આ કાર્ડ ચીકડા છે બઉ ચીકા ના આપડે કાર્ડ મુખાનો પણ ચીકડા છે કે ચીકડા છે એમ કે જે કમ્પ્લેન કર્યા કરતા એ લોકો ને કાર્ડ મુખાના છે મેનય પૂર્વક ભાઈ આજે સમજારી છે ને અને પાછા કેટલાક કહી દે છે તે સુધી તમારી ભૂલ નહીં થતી હોય તો મારા મત બોલ્યો કઈ કાલે કરો છો એટલે અમારા ભાભી બહુ ઉચ્ચાર હતો પણ ઉચ્ચાર બહુ હતો તે અમારે હિસાબ ના કરી કે હમણે શું કમાય ચાલે બધું એટલે મારા મોટા ભાઈ એટલે પછી ભણેલું હોય કે ભણ હોય હિસાબ આપવા હું તૈયાર નથી એટલે નાનપણ અમે જુદા થયા હોય છે એમને ગમે કે મારે બોલું કાનું ડિપાર્ટમેન્ટ એમનું મને તો અહીંયા આગળ એમ કે આ ખાસ ધંધામાં ધ્યાન ના આપી તે ખોટા એ આપણ પો નથી કારણ ભગવાન નથી અંકાર ધાર પણ હા સી ગ સુધી અત્યાર કરે એ જાણે ને કે શું ધંધો ચાલે છે કે ખુશ કરવા માટે આપડે બોલે દીધો એને ખુશ કરી ચૂકવા સારી દે જો હેરાને કામ કરાવે છે અને અમારા ભાભી બઉ બઉમા અત્યારે મને કેદા થયા નાની મત થી વિદા થયેલા ત્રીસ અસીમત થી તમારી પાસે નહી તો હું બોલો હતો તમારા કપડાસ્થાન બધા જઈ ગી દો બીજી રીતે આપડે કડ માં ધ્યાન જવા માટે લાગ્યા છે લોકો એમ જ છે તે બીજી બાબત નો રાગરો પાણી ના દેખાય એટલે ગાડી અહિયાં આગળ બીજા તમે ભર બહુ જ લીધું છે શું કર્યું અને જયારે પર પુરુષ ને જોયો નથી મને બહુ થઈ ગયું તમારે કાળો લઈ જબત ચૂકવવાનો શું શું પણ સીધો છે નહીં ચારિત્ર િત્ર એટલે કોઈ સ્ત્રી હું આગળ નઈ ચારિત્રો મોટા મોટું વિજ્ઞાન છે વાત મતભેદ એ નહીં એકદમ મતભેદ પડી જાય એવું થયું હતું ને રાતે ને એટલું રાત જમવાના બનાવનાર છે તો પછી આ રસાયણ થી જરૂર છે રસોઈ તો જયારે કરી લો એટલે બધે આવું કેમ બોલ્યો હું એમને સ્વીકાર કરે મારે જરૂર ક્યાં આવે આ કુ કામ છે तब लगे हाथ गलो गो नही आधार संयोगों में आपने बोलवा संजोग जो आधार मदद अत्य भोला जा रहे दादा बोला दा હું તો પચીસ ભાગીદારી ઉઠી શકે માણસ એક વર્ષ એક જણ તો સત્તર વર્ષ ની ભાગીદારી કરેલી તારા મામા દીકરા જાન માં શકતો નથી ભાગીદારી મને ઓળખવા માટે કેટલા અવસાર લેવા માટે મને ઓળખવાનો પ્રયત્ન કરો છો કે પ્રયત્ન કરે એમાં ખોટું છું મેળતા ભરું છું કે તાર પ્રયત્નો સભા નહિ થાય એનું કારણ શું પછી મેં એને સમજાયા પછી હું જે જોઉં અને તું કયા કલાક માં શીખ જ નહિ આવડી તમને શીખવી છે મે નથી કરી તમે તમને શીખાયું શા માટે કે તમે કુસે થઈ ગયું માર ફરણ થઈ ગયું અગર મને ઇન્કમ ટેક્સ કર્યો છે અગર સરકારે મારું કામ નાપાસ કર્યું છે તો તમને દેખાડું પાંચ વર્ષો કે આપડે નીકળી જુના કરેલા ના દેખાડે તમે અંબાજી બોલો પેલા અંબાજી જાય છે અમે છે આખો આપડે બીજું કઈ આપડી બીજી કઈ વાતો કરું છે જોઈશે તમને તમ મને મર્યા નું ભગવાન થવાનું કર્યું પોતાના બો ને તોડવા પોતાને મને દુઃખી ના થવા જેવો એ હેતુ સશ્રી રામ वदू, वदू में माथे वदू ध्यान बीजाने, बीजाने अगव न पड़े ना? बीजा बदाने अराजारी जंजन आज हूँ આ બીજી ગાડી નહી સર મારે બધા પગેજ થવા ને બધા જ સર छोकरा हमने अगवा न पड़े हा हजू लेता है कल बच्चे करता आकड़ा जता रहता दरक आज तेज આ બધું ના હોય તમે જુઓ શું આપડેલું હોય એમાં શું જુઓ મુશ્કેલી મુકાવો તાર જોવાની વસ્તુ નથી તો જોનાર કેવા ત્યાં જોના જીવન રીતે એટલે આ બધું છે ફિલ્મ તો આત્મા આધારે ફિલ્મ થઈ જ આપડે રાખવો જોઈએ બસ બધું બધું જુઓ નંબર વન ને દાદા પાસે આવ્યા પછી એ પાડોશી બરાબર ઓળખીએ મનપે નાડું ઓળું હતું બધું જોઈ રહ્યા હતા તો ચાલી ગયું તમારું પણ હવે જાગ્યા તારે ચાલો અમારે પાછો ડર કરવો નથી તમે પણ હવે જાગ્યા તમારી મર્યાદા રાખો ભાઈ મર્યાદા રાખે આપડો એવું કે આપડી હાદી માં આપડે ખાવાની ધંધા પણ હું હું દરેક કાકી મને હવે હું આડસ નહીં કરતો હું કોઈ તબ્ય છે પાસે જવું પડે પછી ગાડીઓ પાછી જતા જતા શીખે મારી તબિયત થાય તમારી હાથ જયારે તબિયત આવે તો કહું હશે મારી તબિયત તો બેઠી તમારી હાથ જ કારણ હું ભગ્યા એવું કઉ મને ખૂબ પૂછતું કરું આ શું થયું છે માથે વિચારો તો બઉ સારી કોઈ પૂછો નઈ તમે પેશન્ટ ને જોવડાવવું હોય તો જોવાનું કે તમારી મરજી થી જોવાનું ના પણ અહી તમે જરા મસ્જી રાખો મજિદ થી ચાલો તમારી મરજી ચાલી તો ને નહિ કાઢ્યું છે એને કહેવાતી મોટો એ તો તૈયાર છે આ એવું છે હું તો મારું બધું લખાયેલા એ શું કે જાણવા માટે એને ઓપરેશન કરવું પડે જાણવા માટે કહું નામ નખતરો કેવાય ટ્રાયલ કેવાય આપડા બધા ઉપર ટ્રાયલ કરી હમને ક્યા ભલે શું હોય પણ આવી રીતના કરું ઓપરેશન આ કરું તમને ઓપરેશન લેજ હોય અને મને કદું થવાનું જે વાંધો ના હોય બધા એ તો સ્વાઈ જશે કારણ કે બધા ડોક્ટરો દરેક વકીલો બધા હોય કરવા જ કરી નહી કોણ દેખાડે એમ ના દેખાડે કે દાદા ને બહુ દાદા નઈ